ય હરિ કૃષ્ણાત નમો નમ સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરેગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી આગળ દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈ ને બેસી હતી પછી શ્રીજી મહારાજે સર્વ પરમહ્યો છે પંચ વર્તમાન સંબંધી પોતા હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ના હોય તો કાચપ જેમાં ન હોય એવા સંત સંકલ્પ થયો હોય ને તેને જો સંતની આગળ ન કહે તેને કપટી જાણવો આપડે ઉપર આપણી ઉપર પછી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો છે કપટી આપણને લાગુ પડે પડે પડે તો આપડે ઓળખી જાય વાંચવાનું નથી ઓળખવાની શક્તિ છે ને ઓળખાય ઓળખે છે જો એની અરે બેઠવાનું વાત કરવાની મજા આવતી હોય ના ના તો મંદુ ના થયું તો ખોટો નું પરમાણ શું પોતાનું મંદુ ન અને જો મન ડાયું થયું તો ગમે એવો નબળો હોય તો હારો જો સાધુ હોય એના બધી ઓળખ સાધુ એ પતિ ગયા તો થાય સાધુ છે જગદ આખા ના પેટ ઠલવવાનું ઠેકાણું એ જો પેટ ગંભીર નો રાખે ને માલિબા હવે નહી તો સાધુ સાનો તો રોટલા કાઢા ને આવું છે ને ભાઈ એ તો સાધુ કેવા તો હશે ગોવિંદ ભાઈ કઈ સાધુ આપડે ન કઈ રોશીભાઈ જગત માં સાધુ થઈને રહેવું છે અને કોઈ ને ઓળખે નઈ કેવું છે મોટું ઓળખાયું પણ ઓળખાયું કઈ અમાણ આવો છે ને અમાણ આવો છે તો આપડે શું ખોટો પડે ઓળખાય પણ ઓળખવા સુખવું જોઈએ વચન આપડે આપડી ઉપડે સાધુ છે જગત ગુરુ છે કેવી પડે બધું કેવા તમે જો ને કે રસ્તા ખરેખર પણ થોડા દાડા થાય તો અમે સમજી દે વાતો ન કરી તમારી લાંબુ નથી અને નહિ તો સાધુ છે ને આ સાધુ નું લક્ષણ બીજું પ્રકરણ વાંધો આખું એમાં અહીંયા આવશે બધું આપડે તો પછી વળી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો છે એવો કપટી હોય ડાયો હોય તેને કેવી બુદ્ધિ કરીને ઓળખીએ જયારે એનો ઉત્તર પણ ફળ આવ્યો પોતે તેની ખબર રાખે અને પોતાથી નોખો પડે ત્યારે પણ બીજા માણસ પાસે તેની છાની ખબર રખાવે ત્યારે તેનું કપટ ઓળખ્યા માં આવે કેવું કામ કરે તમે કોઈ ધ્યાન રાખો સાધુ નો માળા અને એમ નામ સાધુ એ સાધુ કેવાતા બોલતા નથી અમલમાં મૂકવું જોઈએ ના મૂકે કારણ કે ત્યાં મગજ ને કારસો આવે કોઈ નહીં એમ કઈ દહી કઈ થઈ એથી આગળ કઈ હલો પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછે છે ધમભે કરીને વર્તમાન પાડે અને ધમભે કરી ને ભગવાન નો નિશ્ચય રાખતો હોય ને પોતે બુદ્ધિ હોય દેખાડતો હોય ત્યારે તેને કેમ તમે ત્યાં વાંચો તો આવે ક્યાંય ચડે આ પ્રશ્ન મન ને કઈલું કરવું ને આપડે માં નહી કઈ આપણે નઈ તો નહી ખેડૂત ને ખેતર દાણા ખાવા હોય અત્યારે આ દંભ થાયું દંભ અત્યારે બઉ દેખાય કઈ હોય નઈ અને ધંધે કરીને એ તો બંને તૈયાર કેવું થવું જોઈએ એ આ વાત છે પોતે તૈયાર કેવું થવું જોઈએ એ કોઈ ન થાય એમાં મહિમા નખેક પડે પણ મનમુ છૂરે તો માણસ નો કહેવાય અને માણસ થાય તો પછી આ સરળતા પકડવી જાય મોક્ષ માર્ગે જવું હોય એને આ તો પોતાની તૈયારી છે હજી હામાની તૈયારી વાત નથી હજુ ઊંડી નથી આમાં કોઈ ઉતરતા શ્રીજી મહારાજ કેટલા ઉતરી ને વાત કરી તમને દુનિયા વિદ્વાન સમાજ સમજતો ના હોય પછી એની હલા કરતો હોય કઈ નો તૈયાર હોય તૈયાર ક્યારે કેવાય થાય બોલી ઉભાધિ નહી હો તમને કોઈ ના મગજમાં ન હોય એમાં હાલો સાધુ કહેવાનો એને કઈ ઉભા નહીં કઈ અગ્રસ્ત ને એવું જેને સમાજમાં કઈ દેખાવું છે તો એને મહેનત કરવી પડે અને જો અગ્રસ્તરા હોય કેવું નહીં રોટલા કોઈ માણસ કહેવાય રોટલા રહીવાનું ધંધો છે અરે તમારે ત્યાં ફરજન ફરજન જન્મો તમારે ત્યાં ફારતે બી ને આવ્યા એટલે શબ્દ એમાં દાપણ મને આપડે કઈ નોકરી સાધુ માં એવું ચાલો આવ્યો એટલે લાભ લગાવે કઈ કેવું નઈ જાતું હું એનો ધી ને વર્તમાન ને નિશ્ચય છે એ ના તમે એટલા બધા છો ને કોઈ મોટા ભાગ માં તમારે બધા થવું દે તો સાધુ થી આ પ્રમાણ લે સાધુ કોઈક ના ઉપકારક છે બાંધવું નહીં હવે આવી બધી વાતો કેટલી કરવી અમારી દ્રષ્ટિએ બઉ દેખાતી હોય બધા મારી પાસે આવો છો ને હ અને એમાં એ માની લે કે આપડે બરાબર છે માનતા છે ને બરાબર અરે બરાબર એ ન માને તો સુધરી ગયો હોય ન સુધરે એમાં જ સંતોષ હોય બરાબર કેવો ઘાટ હોય તો પણ ના પારે આપડે હૈયારો પ્રશ્ન આવ્યો નગરો સાધુ નો આવતો હતો અને તેનો અવધિ હોય તે કેવો કેવો બોલો બોલો મનમાં કેવું ઘાટ થાય ધર્મ માંથી ટૂકી જવાય ભગવાન નિશ્ચય માંથી આ તો એમ જા નો કહેવાય જો ભગવાન ને કોઈ ચરિત્રવાદી એમ થાય કે આ બરામ કેમ કરી હશે હે ભગવાન ને કોઈ ચરિત્ર હોય સમરાય વાંતમાં આવે માં સંતાજી ભગવાન ને વૈવેતે શું આવું કામ કરી હશે કેવો ગાઠ થતો હોય બોલો વાંતો ને વાંતો બોવ હું ના ઉત્તર શું તો આ બધાનો કા હાલું આયા લોટ પતાયી પ્રશ્ન હે કેલે સી વાત પતિ મન માં રહે છે ખરેખર ખરાબ પ્રશ્ન છે તો કેવો જે ક્યાં સુધી ધર્મ માંથી પાડે અને ભગવાન ના નિશ્ચય માંથી પારે. ત્યારે તેનો ઉત્તર પણ પરમ થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેટ થઈ આવે એવો જે ધર્મ માંથી પાડે અને એમ જ ભગવાન ના નિશ્ચયમાં પણ જાણવું અને જે ઘાટ થયો તેને વિચારે કરીને ટાળી નાખે પાછો ફરીને ઘાટ થાય નહીં એવો જે ભગવાન ના નિશ્ચય સંબંધી અને વર્તમાન સંબંધી આ વજનલા વાંચી ના મન ને મેળવી ને તૈયારી કરવી જોઈએ થાય પછી આ ધોરણ હોય પૂરું થાય પણ આ કરવું જોઈએ પોતે પોતાનું ગુરુ એમને નક્કી કરી ઉલાડી નાખે તો એ કોઈ જ્ઞાની નો થાય એ સમજવું નખ્યું કે આવે પછી ન આવે એટલે હું અખંડ ભગવાન બધી જોલું ન આવતું હોય બીજા ઘાટ નો થાય એ તો બધું એમ ને ઉભો કારણ ગુંદાસ મોહન પ્રસાદ જઈને આવ્યા આ બધું થયું ને કઈ કરે તો કોઈ ચું કરું એટલે ઉભા નહીં ને ભજન થાય પછી પાયો દ્રઢ કરવો છે કે નથી કરવો કોઈ ને તો પછી આનો વિચાર કરવો જોઈએ બોલો પછી એનો ઉત્તર પણ પરમાસે કોઈ નો કર્યો ગુણ લીધો હશે જ્ઞાન ગતિ થાય ના બધું ના હોય તો એને ઉલાળી મૂકવું પડે આપડે આ સહવાસ માં રહેતા આપણે આમાં જીતી એમ નથી તો છતું ને એ બરાબર વિચારો કરવા પડે મને કઈ અવારમાં છોકરા પેલા કોઈ દી અડો નહી થવાનો છાપુ આપડે નવાનું જાય નઈ નત્યારે હાથ માં લઉ અને કોઈ દી નો સાંભળ્યું હોય એવું નહીં ના આવે મને સંકો મારા થાકુ વાંચતા લાગે છે એને અવગુણ આવે અવગુણ આવે તો એનું ભંગ થાય આપણે કઈ નથી સમજી ને નહીં મન ને કેળવું નથી એમાં મન કેળવું પડે એટલું મલિમા એને બંધ ને સાચું બધા એ છે કોઈ સાધારણ હોય મારી આગળ સૌ વાત કરવા આવે એ વાત ઉપાડે તા હું જાણી માથું પડે કરે છુપાવી ગુનોખ્યા વિના ન્યાય દેવાય ગોળીખ્યા વિના ન્યાય જોપે આ તો ઘણી માથા ગુર્જામાં એક તરફી થાય તો તકલીફ ન્યાય કરો તરત ઓળખાય ન ને પછી જુઓ એમાં ભગવાન ની પ્રાર્થના કરવી તથા ભગવાન ના સંત મુક્તાન સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી તો ઘાત કરે ભળી જાય ને નિરાદ થાય પણ જેવી ના બીજો એવો ઘાત તારાનો ઉપાય નથી કોઈ શીખવા દેઈ ના થાય શીખવા દે આમ તો બધા જ કોઈ ઓવર બેઠા છે કાડો તાણ્યો છે પવન હરવા વર છે હા ધ્યાન માં બેસી ને ભજન કરી બીજા કરતા હું બી હરા નાખવા ધ્યાન કરતો હતો એ ન કરે કોઈ પોતાની આબરું હાથ હોય આમ પહેલી આબરું જો હજુ બોલાય અને પ્રશ્ન પૂછ્યો છે આ પ્રસંગમાં હોય તો પણ તેવો કયો ગુણ છે એ ગ્રહણ કરવા સ્વામી જેવા હોય મોટો છે તો પણ તેનો ત્યાગ કરીને સર્વ સંત ને બરોબર વર્તવું અને બરોબર વર્તવાનો દોષ છે તો પણ એનું ગ્રહણ કરવું સમ તો સમ જેવું ન બરાબર ન એટલે ત્યારે મહારાજે કેમ કીધું છે એ મહારાજે ઘણી વખત બધા પાછા પડ્યા અમુ બ્રાહ્મણ સાધુ પંદર વીસ ચાલતા આવે કે અમારો ત્યાગી કોઈ ખી ન અને આ સાધુ ખાસી ખીજડી દેવી એ બરાબર નથી બ્રાહ્મણ હોશિયાર હશે પાછો મહિમા આવ્યો એ રાંધવામાં રાંધવામાં ના એમાં એક સાધુ એ કોઈ આમ જા આમાં હિન્દુસ્તાની સાધુ સ્વામી કે સાધુરામ જમો જમો અરે મહારાજ આ જમાય તેમ મહારાજ ની આજ્ઞા નથી મહારાજ ની આજ્ઞા નથી કે ખવાય ને સ્વામી તમે જમી લો ભગવાન ખૂચવાય અને વર્તમાન લોકો નો લોપાયો ભક્તા સ્વામી ઉપાધ્યા હાથ જોડ્યા ભક્તાની જમીન ની આવડો ગરીબ બ્રાહ્મણ છે વિચારો સાધુ પડ્યા ને સાધુ ભી ન દેવા નહીં અને સાધુ પાછા બે દિવસ ના ઉપર હા એટલે સ્વામી હાથ જોડ્યા દંડ કર્યા સાધુ તમે જમી લો મારા પાપ લાગે દંડ લે માર માથે જમીન નું અનાજ બગે જમીન કેટલાક હોય બસ આપડે ભાજના બરાબર ફાળવી એ લોકો નો લો ખુ બે ચાર જણા ની બધા જમીન લીધો ખરતા ફરતા ગઢર આવ્યા મહારાજ ને દર્શને આવેલી ખાલી એવું એમને નગરતા રહ્યા મહારાજ હા હું જોઈ ન ખાતું એને પછી મુક્તા સ્વામી તો મારા સાધુ હોય ગયા મજા તમને કોછો કે મળી આજો પણ અમારા ગરીબ બ્રહ્મ એનું અનાજ વગાડે અને એને તો નોખા થો એને પૂછવું તમને તમે ખવાડ્યું તમને હું શાબાશી આપ હોય પણ આજના માં વિવે છે આજના એટલે આજના માં કઈ અમી જે બધી સમજવી તો જોઈએ ને નગર મહારાજ ની આગ ના રૂપાણી ખાવા મળ્યું અને રાગી થયા આગના પાણી ખાધું નઈ અને આપડે સાધુ ને આ વધારે સમજવાનું છો આને તો નથી કોઈ અને બરોબર વર્તવાનો દોષ છે તો પણ તેનું ગ્રહણ કરવું અને પછી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો આ સાંતો માં એવો દોષ છે જેનો ત્યાગ કરે ત્યારે સર્વે દોષ માત્ર નો ત્યાગ થઈ જાય અને દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે મારા જેવો મારાે પોતાના આત્મા એનું આ દુઃખ છે બુ અંધકાર થઈ જાય છે ત્યારે તેનો ઉત્તર પણ પોતે કરે છે ભગવાન સંબંધી પંચ વિષય તેને સર્વે તો બુદ્ધિ પ્રકાશ થાય છે અને જગત સંબંધી સંબંધી છે જ્યાં શબ્દો મેલ ના આવે ને ત્યાં માણસ મેલ લઈ ગયો છે ભગવાન કઈ કઈ બેસો ઉઠો આવો તો ભગવાન નું કઈ ન કરવું જોયો છે જે દેશ માં રહી શકે પોતાના દેહ ના સંબંધી નો વારંવાર બેઠાનો આજ્ઞા સ્ત્રીઓના દર્શન થતા હોય એવો સંઘ તથા ક્રિયા હોય ત્યાં અમે બેસાડીએ અને કહીએ છે અમારા દર્શન કરો તો પણ તેણે બેઠવું નહીં અને કોઈક નિમિત લઈને ઉઠી જવું અને જે કારણ વર્તું હોય તો શિવાય કેટલી વાત તમે ખુશી જાઉં છો ને ભગવાન હોય હોય તમે કેતા ન બેસ અમે કચુ હતા હોય તો કચુ બાવા દેવા અને અમારી આજ્ઞા ન પડવી એ બરાબર એના બંધ કીધું છે ને મારા જે એ બરાબર હાલે છે ને મહિમા વચ્ચે છે આવી ગયું કાંઈ નથી આવી ગયું ને એવું પણ આપડા હરિભગન ને કાંઈ ન મળેલું કાંઈ ન મળે અને અહિયાં સત્સંગ કહેવાય પછી અમારા દેવાના ખાનગી ના પાડી પેલા અધિક વર્ગતા હોય હારું જાય સમય માં લે તો મજા ના પાડવા અને આપડે હારું પાડ્યું એટલે બીજા શરમાતા હોય એવું આપડે છોડી દેવું કેવું છે આ બધું પેલા તો છે તો કથા બધી આપડી સાધુ ની હો આની નથી પણ આ તો બેઠા છે મેં જાણી નામ બોલ્યું વનુભાઈ દોઢ ગયા પડતા અને વળી શ્રીજી મહારાજ એ પ્રશ્ન પૂછ્યો છે ક્યા શાસ્ત્રો સાંભળવા અને ભણવા અને ક્યા શાસ્ત્ર ના સાંભળવા અને ના ભણવા પછી તેનો ઉત્કાર્પણ પોતે કર્યો છે જે શાસ્ત્ર માં ભગવાન નું પ્રતિપાદન કરતા હોય અને તે ગ્રંથ સુધા બુદ્ધિમાન ના કરેલા હોય તો પણ તે ગ્રંથ કોઈ દિવસ ભણવા નહીં સાંભળવા પણ નહીં અને જો રણછોડ ભક્ત ના જેવા કિર્તન હોય તેમાં ભગવાન ની મૂર્તિ નું વર્ણન હોય એટલા સાધુઓ નું છે વચા ઓડા એમ જાણે મોટા ને વર્તવાનું આપણે તો નહીં હું પે સાચું એમની ઉપર છે આત્મા નું કેમ કલ્યાણ થાય છે મશીનો હાલે છે એના પત્તા હોય ને એની પડખે જાળવી રાખે ચિંદા અકસ્માત થાય તો તાણી લ્યો દયા થી જીવ ની ઉપર ખુબ કરુણા કરીને ભગવાન સમજાય અમને તમને આમ રહેજો અમે કઈ કઈ બેસો અમે કહીએ તોય ન બે અમે કહીએ તોય ન બે તો અપરાયણ માં છૂટું થઈ ગયું બધું એટલે અહિયાં ગમરું થયું હોય ને ના બળ હતું તમારા દર્શન તમે કઈ કઈ બેસો કેણ ભગવાન કે તો તમારે બેસાય